માત્ર થી નિર્દોષ અપૂર્વ સ્વભાવ સકલ સદગુણ કોષ સ્વ સ્વરૂપ્રતમ સંયમ ધારણમ પૂરણ પડે વિતરાગ નિર્વિકલ્પતા કે કારણ અંતે યોગ્ય સ્વભાવ જોતા પ્રકટ કરતા રહે આનંદ ઘન નામ प्रगट जो कर स्थिति कर लार है स्वस्वरूप की स्थिति हार है सहजात्म सहजानंद आनंद घन नाम अपार है सतदेव धर्म स्वरूप दर्शक शुभ रूपारावार है સરસ છે અને આત્મા જેનો સરસ છે આ જય સત્યુ પ્રેમ પ્રસાદી પ્રેમ પ્રસાદી આપડે તો પ્રેમ હોય વધે નહીં ઘટે નહીં એવો પ્રેમ શું બરોબર વધે નહી ઘટે નહીં ઘટે જય મદગ થાય જ્ઞાની કરે એમ કરવાનું કીધું નથી જ્ઞાની કેમ કરવાનું કીધું અને પછી ચાર પછી ખરી નીકળે છે પ્રકૃતિ વચ્ચે દખલ કર્યા કરે બે કપી આપડા કવિરાગર કવિરાત મારી પાન ખાતા પેલા મનમાં સંકોચ પામતા આવી રહી લાગતું પાન ખાન મારે રૂબરૂ ખરી હકીકત એ લખે નહી હકીકત હે એ કેટલો ભાગ નથી નડતો આ સંસારમાં અમુક ભાગ ક્યારે નથી શું કે છે એટલી હાથ રાખી એમ જ્ઞાની પુરુષ ની પાસે હોવું જોઈએ ના રાખે ને સંભાવના સંભાવના છે સ્વચ્છી સભા હોય એટલે મરેલા ને જીવતું કયો મરેલું જ છે કેટલું વસ્તુઓમાં મરેલું તને નુકસાન કરશે નહીં પણ મરેલા જીવતું કયો સ્વસંદિશ પાછો આત્માનંતિવાળો છે ને કેવું આનંદ શક્તિ છે ને એટલે સ્વસંદિ છે સભા નો હા અમારી પાસે એટલે સ્વચ્છ ના હોય એ પોતાને એમ લાગતું હતું હું બધું કઈક સ્વચન્દો છું તો હું કહું તને એમ ભલે લાગે પણ મને લાગે છે તું સ્વચન્માં નથી डाक्टर जानता है खरेखर तीन प्रकृति से जगत ना करता क्या अकर्ता क्या जगत के बने उपादान कारण शून्य कारण शू ब ज्ञा पुरुष नक्षण धी बात है शब्द मतरेव છેલ્લું ઉપાદાર લેવી આ જગત નું શું નાનીપર્શન ની પાછું ઉતરેવું નથી શબ્દ એવું અવસ્થ અી ના સ્વામી ચિત્રકર હૃદય હતું તે આજે મારા હૃદય છે એ વાત સ્વાવિષે જે ના હૃદયમાં હતી એ હૃદય માં મારા હાથમાં છે અને તે જગતનું કલ્યાણ હતું શું તમારું થઈ ગયું છે તમારું થઈ ગયું છે આ જગત નું થા કે સ્થિતિમાં ન રહો અગર તમે ઘર નું ખાઈને ઘર નું ડૂબળા મિસાવરા મિસ બિચારા સંજોગ વસાદ કરેલા છે સંજોગ વસાદ કરેલા છે સંજોગો નહીં લઈ સંજોગો વરસાદ જો સંજોગો બદલાય તો કદાચ બદલી જાય વગર ચાલે બહુ સારા આપડે એકલા કરીએ આપણે તમારો જે ભાવ છે ને ત્યાં બધા ના ગાળામાં છે એવું મારો ભાવ થાય એટલે બધું હું કાઢવાનું કાઢવાનું રહેશે ના ના તમે ગયેલા પણ હું તો ગયેલો વિદાય સમારંભ અમારે વિદાય સમારંભ વિદાય સભારંભ પેલા વિદાય સમારંભ વિશ્વ જ્યોતિ નોક્ટર જિલ્લા નોરેશ સાહેબ હતા અને પછી બધું ભરાયલું બધું છોકરાઓ છોકરાઓ એમાં મારા મારે કામ શું કે દાદા આશીર્વાદ આ બહુ જોઈએ આપણે બધા મોટા મોટા માણસો એટલે પછી કુદરતી રીતે બહુ સારું કર્યું બધા એ છે તે જુદી બોલ્યા બહુ સારું બોલ્યા જે કૃષ્ણા અધિકારી છે ને તે આખા જિલ્લા એ તો તું આગળ પેલા પ્રોફેસર બેઠેલા છોકરાઓ બેઠેલા પછી કહે છે હું તો દાસ નો દાસ છે દાદા ભગવાન હું તો દાસ નો દાસ છે ના બને તો મને લે થઈ પડે સુધી આવે અને પેલા પેલા ભાઈ તો બહુ સરસ બને દિને એવું બને ત્યાં દાદા ભગવાન જે સાયન્સ છે એમાં કશું જાણતો નથી મને ઉપર લાભ પામીશ મને ખુદતો હોઉં એમને મુક્ત માં જોઈએ રિયલી રૂમ ને ઉગાડવા જ માંગતા નથી ને ઉગાડી નથી શું લાગ મિત્ર થાય અને એમના કંકરા એમને ખૂચે છે એમ કોને બહુ સર આ જો એ પ્રમાણે જો ગ્રેન ટ્રોનિક પ્રમાણે મળતું હોય ને તો આ મંદિરો રહે મંદિરો રેલી શિક્ષણ વાળા તો હું કોણ છું મને વિચાર્યું નથી ને હું એટલે મને ક્યારે જો હું કોણ છું વિચારે તમે સારું વિચારવાનું ચિંતા ઉતરતા વિચાર આવે ને આપશું ને કાના ઉપર તમારે ટેબલ લેન્ડ કર્યું મેળતા હોય બસ ટેબલ લેન્ડ ખૂબ ધારો ખસી જાય ઠેસ વેસ વાગે મોટું બની ગયું શરદભાઈ આ ત્યાના ત્યાં લોકોને આપશે એ લોકો હા એવું છે ને રણછોડ નો જે આર્ટિકલ હતો ને मैंने भागला भाग ना रनसोड़े छापेलो रनसोड़ो निबंध हमें नो अंग्रेजी थाय सार आए बने भूमिका थी एट सारे नजर समक्ष रखी ने તમને યાદ કરીને લખવા માંડ્યું બહુ સારું લખાડતું શંકરાચાર્ય થઈ આવ્યું નાખ્યું આ કાળના શંકરાચાર્ય પછી એમની જોડે બેઠો આપડે કનુભાઈ સાથે બેઠા અને પછી મેં કહું હવે તમે વાંચો વાંચીને જુઓ સમજણ પડે છે કે અનર્થ થાય છે એ શબ્દ અર્થ બરોબર આવ્યો નથી એ બાજુ જોઈ લો અને આમ જોતા જોતા જોતા પણ સારું ઇંગ્લિશું કેતા હતા પણ મને નાખા જ નથી સાથે આવ્યું નામ લખ્યું આ જ નામ પ્રાપ્ત થઈ જાય છે અને બહાર નો આચારમાં કઈ ફેરફાર થતો નથી દેખાય જો કોઈ આચાર થાય ને તમ લાગે ના સમજી થોડું જુદું છે કેટલાક પકડાવો બધા સરખા છે બી સજેસ્ટ કરો આપણે આશ્રમ હિન્દુસ્તાન પણ આપડે કઈ બીજું જો કઈક બાંધો નહીં હું તો કઉ છું કે એ જરૂર નથી પણ બાંધો તો કઈક એવો શબ્દ આપજો રૈયા માં શબ્દ જયારે આંતરિક શબ્દ કહેવામાં આવે શું આશ્રમ પોતે પોતાના આશ્રમ એવું કઈક કરતા ગયેલા છે હવે એમ માનો આપડા જવાને કે તમારા જવાના મહાત્મા હોય દાદાના આ બે મહિના શાંતિથી રહેવું છે તો આશ્રમ હોય જ્યાં દાદા નિવૃત્તિમાં રહેતા હોય ત્યાં એના મહાત્માઓ મહિનો બે મહિના ત્રણ મહિના આઠ દી પંદર દી જેને જયારે અનુકૂળતા આવે ત્યારે બધા આવીને ત્યાં શાંતિથી રહીએ એવું એક સ્થળ હોય ત્યાં આશ્રમનું જેમ કે આણંદની બાજુમાં અઘાસ છે પ્રભુ શ્રી ત્યાં ચૌદ વર્ષ રહ્યા તો એમાં જે જે નાતા છે ઘેરાવવા જવેલી છે કે જે જે માણસો એમના ઓલામાં આવ્યા એમને સૌ સૌને પોતાની અનુકૂળતા એ મહિના નિવૃત્તિ તે રહીએ બે મહિના નિવૃત રીતે બે મહિના રહીએ પંદર દર નીવ્રતે પંદર દે તો એ આશ્રમ તો એવી વ્યવસ્થા છે કે પ્રભુશ્રી એ આશ્રમ ની કૃપાઉદેવ સ્થાપના કરી ત્યાં એના ચિત્રપટની ત્યાર પછી એના મુમુક્ષ જેટલા હતા એ બધા એ પોતપોટાના ખર્ચે જમીન ની અંદર જેને જેવું જોતું તેવું સૌએ મકાન બાજુ એટલે એના એ મકાન ની માલિક પણ પેલા કુટુંબ જીવે એનું વંશ એ મકાન વાપરે ફેર એટલો પેલું મકાન વેચી શકાય નહીં અને એ જ રીતે અત્યારે ત્યાં જે જે ભાઈઓને પોતાની પ્રજાને પોતાને જ્યારે અનુકૂળતા આવી એમ માનો બે મહિના વર્ષમાં બે વેકેશન પડે છે ત્યારે ત્યાં આવીને શાંતિથી રહીએ એમ આ જ્ઞાની સુધી દેરાજતા હોય ત્યાં સુધી એ ઠેકાને એવા આશ્રમમાં જો રહેતા હોય તો એમની અને ભક્તોને મહાત્માઓને એમની પાસેથી જે મેળવવું છે એ મેળવી શકાય અને એમને જયારે બહાર જવું હોય તો શું કરવાનું એમ તો એમ સાંભળી નાખે છે એ સ્થળમાં જાય ને પાછા આવે જેમ અહિયાં કે પાછા નહીં આવે અને હવે એ સ્થળ ની અંદર ઓછી સમજ ડખો કરે તો શું કરવું ઓછી સમજવાળા હંમેશા આવવાના જ નથી ઓછી સમય વાળા બાર થી કરવાના છે આશ્રમ ની પદ્ધતિ નું બધું થયું ત્યારે છે તે આશ્રમ દાદા થયા ત્યારે શું થયું તું છે તે તમે જાણો છો હું તો ત્યાં જોતો પણ હું તો બીજી દિવસે ચાલે જતો એટલે પાછળ ટિકા બી હોય તો ગમે તેવું પુસ્તક હોય क्षा पुस्तक नो छे छे छे ये ये तो तो नी समाज आधारूम समय जो जो जीवंत तत्व है કોઈ કાળે કોઈ જગા એ બંધાતું નથી અને નિર્જીવ તત્વ છે એને બંધો તો એમાં જણાશે નહીં રિલીઝન હેઝ સ્પીચ્યુઅલ ઇન્સપિરેશન ઇઝ સેલ્ફ ઇઝ રિલી ધર્મ એવી કે જે સતત વહેતો છે અને સનાતન છે સતત વહેતો હોવા છતાં પણ સનાતન છે અને એ સતત વહેતો સનાતન ધર્મ એને જયારે તમે છે તે બાંધ્યા પાણી ની માફક તમે રાખો તો એ ધર્મ નો ડકો થાય અને એ અત્યાર સુધી ઇતિહાસ ની અંદર જે જે એવા પ્રમાણે થયેલા છે જ્યાં બધા પાણી થયા છે ત્યાં ડોઝ થયો છે અને એમાં પછીથી જયારે કોઈ એવો સંત પુરુષ કે એવો મહાપુરુષ આવે છે ત્યારે એને મારે છે લાજ અને કહે છે કે ભાઈ કઈ જગાએ પગ નથી કે હું છે તેમ કે આ જગાએ પગ ના રાખું એવું એને કહેવું પડે છે એટલે એ પ્રમાણે આ આશ્રમો છે એ સારી વાત છે આ કાળ ની અંદર તો કરો એ સારી વાત છે પણ કર્યા થી એમ કે છે કે ભાઈ આશ્રમ છો પણ દાદા નથી દાદા છે પણ આશ્રમ નથી બહુ એવું ભાનગડો બધી આવી ઉભી રહે છે અને દાદા પછી એવા કોઈ આશ્રમા માંથી કોઈ જ્ઞાન એનો પ્રગટ જ્ઞાની જે થાય તો એ આજે તો આ જે આશ્રમ વધુ બાજુ પણ જે કઈ એમ કે સદાચાર લોકો ના હિત જે સંસ્થાઓ થયેલી છે એ સંસ્થાઓના સંચાલકો પણ સારા મળતા નથી કરવાની વાત કરો છો પણ જે સંસ્થાઓ અત્યારે મુંબઈ અને વડોદરામાં બધી જગ્યાએ થયેલી છે જ્યાં લોકો લાખો રૂપિયા આપેલા છે એ સંસ્થાઓ આજે સારી ચાલતી નથી કારણ કે સંચાલક સારી વૃત્તિ નો નથી આજે આ સંક્રામ તો આપણે બીજા દોષ વગેરે અણુ રેલો માટે જોવાય સંસ્થા નો ઈ સંસ્થા માંથી એક જ એક જ સારો પોઈન્ટ હોય એને જ જોવાય દોષ જોઈએ તો એક જ કામ કરે આપડે શબ્દો જેના મનમાં એ તો જ્ઞાની ના હૃદય માંથી નીકળી ગયા તમારા જય સચિદાન જાઓ ગઈ તહેરી ને જાઓ તહેરી ને જાઓ તમારે શું છે તમે શુદ્ધ આત્મા આ પડોસરો આ પડોસરો વાય ને બનકારે આ પડોસરો આ તો બોવા આવે કે એક એક જરા ઠોકી આલો આફતો બોવા આવે લે પછી જો કે ને પર રાયલ પર જોક ભી આલો હા આ તો શું થાય આવે હા લે ઉભો ઉધો મેડી કરી આલો જા સાથી પરિણામ થાય જીવનમાં શું છે આ બધું આવું છે મહાદેવ જગત માં ભગવાન દાદા નું દર્શન કરી મને જો ભરમાં ચાર વાગે ઉઠી છે ભગવાન નું દર્શન થાય પછી આપડે પગલા લાગીએ આશીર્વાદ લેવા માટે હું ખાસ આવું છું પથારી પણ કાઢી તો આવું જશે એ દાદા ગઈ લે ઓવરવા આટલી ઉмере જ્ઞાન પામે રે બિચારા એ કાકા હા અનંત છે કળજતી વાળો અનંત જતી વાળો હા દાદાની મહેરબાનીથી જો હું તો મેરા પા આ દપલી ભાંગ કે દી બા દાદા આ તો કદી નજી આ તો સાઈ દીક એક તો દાદા મોટા પછી અમને આને ભાંગતી દીજે ત્યારે કશું હતું આ છે ચાર છે ભગવાન બતાવતો બધા પડી ગયા ઉદય આવ્યો લહેરી થઈ જશે એટલે નોરપુરમાં જયારે પીધેલો ઘેરેલો ખરો બધું કહે લહેરી થઈ જશે એનું જ કામ તમારું કામ નથી કર્યું તમે તો માથું પગડું બધું કર્યા લહેરીનું જ કામ ના કર તમારે તો હવા છે ઘેર દુકાન બોલતો નથી ખાતે દુકાન પૂરતો નથી આ બોલે શું કહ્યું લેરી લહેર માં આવેલી જાય બધું લહેરીનું કામ સાથે કઈ તો હા એવું મળ્યું હોય ને ક્યાં આમ થઈ ગયું દુકાનદાર દુકાન ના મેં વિચાર આવ્યા सूर्य ना प्रकाश पापी पुनिशाड़ी मेद गणत नहीं बड़ी जगह सरखो पड़े एनु अंग्रेजी does not distinguish between a a saint and And sinner uh, <laughs> for its function. in English જમાનો કેવું કાર્ડ નો હા હા નફો તો બાપનો છે શું છે બરાબર દુકાન નફો ઘેલી ના ચક્કર બીજી છે ચા પડી નાસ્તા પાણી એ પણ કહેવાની આ વ્યવહારમાં એક રીત રાખે છે એક ભાઈ છે એમ કે જયારે એમને દુકાન નુકસાન આવે ત્યારે ઘેર આવીને કે મગનું પાણી કરો ઘેર એમ છે મગનું પાણી કરો આપડે ભજીયા બનાવીને થઈ ગયા નિરાંતર મન નો એના તરફ નો પક્ષ છે આપડું મન છે ને એના તરફ નું દુકાન પક્ષ હોય છે ભજીયા ખાઈ મન બધું ઊંઘી જાય છે માલિક છે એવું બન ગયા છે દરેક નફો કરી જાય હોય તેથી શું કે કરવા સારું મને સીમા ઓળી પણ સાથી ભક્તિ જો કદી સંસાર સાથે ના થતી હોય તો સાચી ભક્તિ નથી શું બરોબર સાચી ભક્તિ જો સંસાર સાથે ના થતી હોય તો સાથી ભક્તિ નથી દેખાતા બહાર રોડવું પડે ને ઘેર બેઠા જાય ને લોકો લગર ઘી મળે કેટલા ઉપાય આ ઉપકારી હતો છે ઉપયોગ ભગવાન મિનિટ રાખે કે ભગવાને કહ્યું છે કે આત્મા થઈ ગયું પછી અમારે તારા માટે ફરિયાદ એક જ મિરિત પ્રમાણે સમય કયો છે પણ અમે તમને મિરિજ કહીએ છીએ કારણ કે આટલા ચિંતા નથી કેલે મેને એક મેડિકલ રિપોર્ટ સુધારમાં થયો છે ટકા થાય કે કક્ઞાની ભૂલ ન કરણો ટકા ટકા ટેસ્ટે રોટેસ્ટે નઈતર નઈ નઈ ભણાવીશ આ આપલી ગંડલ લેને મત માથે થયો જેમે જતે એકેલા દાદા માંથી ડાળ સજા કે ટેરાઈ ગયે છે મારું આ પપો પપો કે મારા તમારા સમય કે ને આંખે નિદ્રા કે કરીએ ડરાઈ લોને કે છે એને ગુજરાત માં એક મિનિટ બોલ્યા કે છે એક જ મિનિટ હા વાંચી છે આ વાંચી છે વાંચે છે અને કારણ છે ગુરુકં ની વાત આવી ગઈ ને આ માણસ નું ગજુ છે ગજું નથી આ ચકરેલા માણસ નું ગજુ છે એ તો માથે સમૃદ્ધ પુરુષ બેઠા હોય કોઈ એક નથી બતાવ્યો છોડે મોઘું આવું સ્વાર્થ છે પાછું કઈ ગુરુ ગમે વગર થઈ શકે નઈ ગુરુ માથે સમૃદ્ધ પુરુષ વગર એ પ્રયોગ થઈ શકે નઈ કોઈ ધારો થાય લાવીએ વગર ને કોઈ દીકરા કરો લગભગ બધા જ સાધન સુખ છે ધંધો જે નાટક પ્રત્યેક સદગુરુ યોગ થી રોકાય અન્ય ઉપાય કર્યા પ્રાય પણ એક પુરુષે મને લોકો પૂછ્યા થયું ફોટો <laughs> છે <laughs> એક એક વચન માં એક એક પત્ર માં એક એક અક્ષર માં કૃપાઉદેવ સાત શબ્દ માં જણાવ્યું છે કે ગમે તેમ કરીને તમારે প্রত্যেক સદગુરુ શોધવા પડશે પડશે દરેક જગ્યાએ લખી છે ઠોકી ઠોકી લેકે સાબિદા લેકે એટલે ત્યાં હું લખું કે તત્વ દીવર મુર્તી હા લાઈ એ કંઈ પણ કરવામાં આવે કે એ જીવને બંધન છે એ અમર નથી રહેતા વર્તમાન વિદ્યમાન એવા મહાવીર ને ચરને આવો કે જેથી તમારું કલ્યાણ અમે કલ્પક્ષ અમે અમૃત સાગર છીએ આ આત્મ સ્વરૂપ પાન હું બા નીકળ્યા નથી અને ચાર ઘટ વાગ્યા છે એવું છે અને ચાર વર્ષે જે ક્રિયા કરવા માં છે તે રીતે ક્રિયા કર્યા આપે લખ્યું છે ને પાંચ વખત <laughs> કેવળ થઈ ગયું કે બાકી થયું આ લહે કેવળ લહે નહી આ તો બનાસ સંભાઈ તો લહે કેમ નહી